સુરેશભાઈ આજે શું લયા છો જય સચિદાદા સુરેશભાઈ આપણે પૂછે છે લઈએ કે આપડે ઘડી લો પ્રજ્ઞાશક્તિ ઉપર આપેલું સત્સંગની ક્લિપ માંથી ડીવીડી અને પુસ્તક તૈયાર કરી રહ્યા છો કે હમણાં ડીવીડી થાય છે પછી થશે એનો ફાઈનલ રિવ્યુ કરી રહ્યા છે કાલે જોતા મારી ત્રાસ એમાંથી એમને બે સવાલો થયા બસ બસ બહુ થઈ ગયું થોડું ફેરવા તો થઈ જાય प्रज्ञा वफादारी एटली बदी है कि तुम मोक्ष लोड़ तो आप वफादारी प्रज्ञा प्रत्ये के प्रश्न थोड़ा प्रज्ञा वफादारी मोक्ष ली जाए य तो शास्त्र प्रमाण दादा भगवान नु प्रमाण है ज्ञा पुरुषों प्रमाण है क्यों प्रज्ञाशक्ति આપણામાં અનિશ્ચળ નિશંકપણે શંકા કુશંકા બાળાઈ કશું એની અસરમાં ના આવે એવી એ ખીલી હોય તારે એટલે પ્રજ્ઞાશક્તિ એક વખતે ખીલી ગઈ એક વખતે એનું પોતાની પ્રગટ થઈ ગઈ ત્યારે પ્રગટ થતા થતા ખીલતી જાય એકદમ તો ના ખીલે એટલે જ પછી મૂકવો પડે છે એ આ જ કાળને અધૂરવું એટલે આ કાળમાં ના પાંચના કાળામાં આરામાં પ્રજ્ઞાશક્તિ ક્રમ માર્ગમાં એને સમ્યક બુદ્ધિના લેવલે કહી શું કહ્યું વેદાંતમાં એને એ સમ્યક બુદ્ધિ ક્યાં સુધી લઇ જાય તો કે એ પોતાના હિતાહિતનું સંપૂર્ણ એમાં સભાનપણે રાખે મારું હિત સામા અને અહી જુ એ બંનેમાં સભાનપણે રાખે એટલે આ વેદાંત માર્ગ અને જૈન માર્ગ જૈન દર્શન બંને પેરેલ આવી રીતે કામ કરે છે પણ એ બુદ્ધિના લેવલે કામ કરે છે કઈ બુદ્ધિ તો કે રાઈટ બુદ્ધિ રાઈટ બુદ્ધિ રાઈટ દેશ બુદ્ધિ રોંગ હોય એવું તો હોતું જ નથી પરંતુ એ બુદ્ધિ કેવી હોય આપણને કે કેન્દ્ર વર્તી હોય એવી સમ્યક બુદ્ધિ હોય અને દાદા ભગવાનને આ કાળમાં આપણે બધાને માટે ને દુનિયાને માટે વર્લ્ડ ને માટે બહુ સાદી ભાષા કહ્યું શું કહ્યું બુદ્ધિની સમ્યક બુદ્ધિની વ્યાખ્યા આપતા બધા ભુલવાન રાખો ને તમે બધું સારું પડે આપના પુત્ર ને આપવું એટલે બધાને બોલ લાભ થશે દેખાડે સિતા હિત વાત કરીને હમણાં પોતાના સ્વરૂહિત બતાવતા વ્યાખ્યા ન હતી આપણે વ્યાખ્યા ની વાત કરીએ આપણે બરાબર શું બોલો એટલે ત્યાં પોતાના આત્મા હિત જ બતાવે ત્યાં મિનસનું હિત ના બતાવે વ્યાખ્યા વ્યાખ્યા ચલો તમે બોલો ના ખબર નથી એક વ્યાખ્યા સાહેબ બોલશે જોવા મળે કરતો શું વ્યાખ્યા વ્યાખ્યા આપણી શું સિમ્પલ આપી છે એમને સ્વાપાર બંને નું હિત દેશ વ્યાખ્યા ડેફિનેશન તમે સ્વર્સમાં આપડે બોલો છો તમે તમારી ભાષામાં બોલી જાઓ છો બધા તમારે વિશ્વની ભાષામાં બોલવું જોઈએ તમે તમારી હમજેલી ભાષા બોલાવી કેમ ચાલે બધાને એપ્લિકેબલ હોવી જોઈએ જો આટલું સૂચન કરું છું કઈ બોલતા નથી એપ્લિકેબલ હોવી જોઈએ શું કહ્યું બોલો ને કોમન સેન્સ કોમન સેન્સ એપ્લિકેબલ એવરી વે આરટીકલ કેમ આટલું બોલતા આટલું સમય પૂછી એ લોકોને લાગવું પડે પણ તમે કરીને તમને એટલા જ લાગવું પડે આ તકલીફ થાય છે મોટી બહાર તો જાઓ કે જોડે તો ભાઈ તો કોઈ પણ વાત કરવું આવશે તમારી જોડે આ વાત છે ત્યારે આ કાળમાં કલયુગને અનુરૂપ આ વ્યાખ્યા બહુ સુંદર આપી કોમન સેન્સ પ્રેક્ટિકલ કોમન સેન્સ એપ્લિકેબલ everywhere with everybody theoretically as well as practically wo kayo hame <laughs> tumhe visit mat dikha do itni like pragna kya like kamal mein aavir dilevahi hai and bhagwan na arth ma alaukik laukik che peru and alaukik samasti pragna e મૂળ આત્માની પરમાત્મા શક્તિનો ઉદભવ છે શું કહ્યું હા હવે જો શબ્દ શબ્દના પ્રમાણથી જેટલો હોય ત્યારે શાબ્દિક ઉદભવ કહેવાય શાબ્દિક ઉદભવ એ બુદ્ધિને સરખી કરે પણ બુદ્ધિને સરખી કર્યા પછી પાછી એનું કામ થઈ જાય બેટો થવો બહુ કહ્યું ને અને બેટો સાહેબ ચાર વંજમાં મુશ્કેલ છે એ થયું ને પણ બેટો શું કોણ શું કોની જોડે બે તો શું મોટી ખબર પડે આપણને હા ત્યારે એનું કામ થાય અથવા તો સંસારમાં એને ઉર્ધ્વગતિ આગળ વધારે ઉર્દુ છે તો વિચારો નહીં આપવા બધા ધીમે ધીમે એકદમ તલાસ થયા આખો માર્ગ આપણે પોતાની રીતે चेतन रीते भरी लरखो भरेलो माले ए प्रमाण पुण्य हो तेरे जो भेगा तो ना थाय कारण कि माल भर आप ऑर्डरली कई रू नत आप बाबत नहीं तो आज आप शू समझ बैसी जवाब बहु समझा जी છતાં એ દાદાએ જોયું કે જ્યાં દિલ વાળા હોય એની પાસે જ આ જાય હવે એમાં જેમ જેનું દિલ એટલે એ પ્રજ્ઞા કહ્યું કે આપણે પ્રજ્ઞા પ્રત્યે કેટલી વફાદારી હોવી જોઈએ એનો ઉદભવ તો થઈ ગયો આત્માની પરમાત્મા શક્તિનો ઉદભવ થાય છે એ જ્ઞાની પુરુષની કૃપાથી જેને કઈ લેવું નથી કઈ દેવું નથી આ સીધી સાદી ભાષા છે પછી બીજી બધી તો પાર વગરની ભાષાઓ છે પાર વગરની પછી તો જ્યાં જેટલી ઉકલે એટલી ભાષા બધી વ્યવહાર જેટલો બધો છે એમાં એ આવી જાય બધું જ જેને જેવો વ્યવહાર અને જેને જે વ્યવહારથી જેને જે પ્રમાણે વ્યવહારથી દેખાતું હોય સમજાતું મપાતું હોય એ રીતે માપી લેવા જોઈએ એ વ્યવહારના માપ કંઈક બને છે એટલે જ્ઞાની પુરુષ તો એડજસ્ટેબલ ટુ એવરીબોડી એવરીવેર થિયો પ્રેક્ટીકલી શું થયું એટલે એમની શું થાય માટે ફરજ લઈને બેઠી બેઠલા હોય તો આ ફરજ તો બધાને મૂકી મરજીવાળી ફરજ મૂકી મરજીવાળી પાછી પણ એ મરજી વાળી ફરજમાં પાછા એ મરજી ઉપર આપણી મરજી થઈ જાય ત્યારે ચાલે નહીં એ સમજાવ એટલે કહ્યું કે આપણી વફાદારી કેટલી એ ફરજ મૂકી છે એ આજ્ઞા ફરજ મૂકી છે કારણ કે તમે પોતે તમારા સ્વરૂપ થયા તો તમે તમારા સ્વરૂપ રહેવા માટે તમે તમારી આવી રીતે ને તમારા શરીરથી જીવન તો જશે જ એ શરીરના જીવનમાં કેમ ના રહેશો તો આજ્ઞાથી રહો એમને એમને મારા પર કેટલું રાખ્યું કેટલું રાખ્યું સાહેબ બધું સૂધન કોને હા આજ્ઞા કેવાય ને આજ્ઞા એટલે બધું મારા પણ આપણે બનવું પડે એમનું એવું થયું નાખ્યું એટલે એ તો બણું રાખ્યું કેવાય ને આપણે નહી રાખવું જ્ઞાની પુરુષ ને મારા પણ થયું ને એવું તો આપણે પાડવી પડે કે એમને આપીએ એટલે તો એવું બધા મહાત્મા આપતા પુત્ર સમજે છે જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાનું જુદી જાતનું હોય જે એવું કહીએ તો બધું ભેર થઈ જશે એ તો બધામાં સમય ગયેલા છે એટલે એમને તો આજે સહેજા સેજ રે પાડવાનું ક્યારે કે સહેજા સેજ ના રે ત્યાં શું ના મારી ક્યાં મારે મને સમજાયેલું છે આ તો આચું હોય તો આપણે સાચું નહીં તો નહીં એવું કહેવાનું છે જ નહીં મતલબ એવું કહેવાનું મતલબ જ નથી જણાય નથી આપણે વાત સમજવાની છે હા વાત સમજવાની છે આપણે શું કહો છો તો બોલ ને મોટી થી આલોકન આપ્યું તો છે આ બધું બુકિશન કરો કારણ કે છે એક સુધી બે સાર છે હરથી રીતે બોલો ને વાત કરવી છે કરવું શું તો પછી બે બાજુ કેમ ચાલે હેલો બિપિંગની સાથે સત્સંગ થતો તારે આગના માટેની વાત થતી હતી તો કે આગના કંઈક પાડવા કુતરા ઓછા છે તો પાડવી પડે એટલે આપણે કઈ આજ્ઞા પાવવી પડે એટલે પછી બિપિનભાઈ એવું કીધું કે આપણે કૂતરા ઓછા છે તો પાળવી પડે એ તો અમારી પાટીદારની ભાષામાં કહ્યું એટલે પછી એમાં બેનું અંદર મશીન ચાલુ બરાબર કે વાત તો ખરી કેવી તો પાડવાનો શબ્દ ક્યાં છે આ બિલાડીઓ પાડે કૂતરા પાડે બધા પ્રાણીઓ પાડે એ રીતે પાડવાની એમને એ રીતે વાત કરી એવું હોય આપણે જે ગામમાં જ્યાં થઈએ ને ત્યાં દરેકની ભાષા તો આવે જ ને એવું છે તો શું સમજ્યા તમે મગજમાં કન્ફ્યુઝન થઈ રહ્યું શું ચાલ્યું બોલો પ્રજ્ઞાનેફાદાર છીએ કે નથી એવો શંકા પડી ગઈ તરફ આપણે આજ્ઞામાં પાડીએ છીએ સારું કહેવાય સારું કહેવાય નહી તો શંકા વગર ચાલે જઈએ પડાયા જ કરે છે તો શું થાય એવું ખોટું નથી એવું ખોટું નથી પરંતુ શંકા પડે પછી આગળ થવું જોઈએ આગળ વધવું જોઈએ શંકા પડે શું કરો પછી આગળ એટલે દાદા સ્વતંત્ર બનાવ્યા છે પણ અંદર કોન્સિયસ રહેવું પડે છે ના ના પછી વધારે પાકા થઈ જાય ના ચાલે નહીં એવાના જોવાય જ નહીં કે વફાદારી થઈ પ્રજ્ઞાની એ પ્રજ્ઞાની વફાદારી થઈ આપણો નક્કી ભાવ કેટલો નિશ્ચળ અટળ આજ્ઞા પાડવા માટેનો આપણો હોય પણ એટલો નક્કી ભાવ હોય તો એ મુશ્કેલી આજ્ઞા પાડશે ત્યારે પછી મતલબ સરસ એવું રહેશે પાછું એટલે આવું રહેશે સાથી કે શક્તિનો અભાવ છે થોડો શક્તિ હજુ એટલી ખુલ્લી નથી થઈ આપણામાં એ આપણી અંદરની નબળાઈઓને પહોંચી વરવા માટે શક્તિઓ ખુલવી જોઈએ જેટલી શક્તિ દરેક હોય જેટલી ખુલી હોય બધાને કામ લાગે બધા જ જાણે પોતાની રીતે એનો લાભ લેવો જોઈએ एम एक समझ आए आज्ञा धीमे धीमे के शक्ति प्रार्थना जरूर है पच्चीस आज दादा शक्ति माग कहीं आग ये थाय दादा पास मांगवा दादाएं तो वचन आप बदा ने विश्वास आप अभी पड़ता परंतु स्थूल हाजरी हो तो હાજરી પોતે જ હાજરીથી બધું કામ થઈ જાય તમારું તો ના હોય ત્યારે તમારે તમારા પર આવી જવું જોઈએ તમારે તમારા પર આવી જવું જોઈએ અને અમે તો તમારી જોડે જઈએ ને એટલે અમારી શક્તિ માગો પછી અમે તમારી જોડે તમને લાભ થવાનો જ છે આ કારણ કે બધાને દાદા સિવાય તો બીજું ફાવે જ નહીં તો રીતે કરી શકો એ જ થાય સમજાયું અમને ઘણા કે શક્તિ માટે તો જે થોડા બન્યા હોય ને કે શક્તિ માટે દાદાની શક્તિ એ જે મારી પણ શક્તિ નથી પણ દાદા કોઈ દાદાની શક્તિથી છું ને વાત છે સીધી વાત છે સમજે આ કારને વિશે એ અમે એટલા માટે વાર કહીએ કે દાદા એ શબ્દ નથી આપણું સ્વરૂપનું પ્રમાણ છે આપણે પોતે છીએ એનું હવા પાંદર પ્રત્યક્ષપણે આજે નથી છતાં જે પરોક્ષ આજ્ઞા આપી છે એમાં પ્રત્યક્ષતા મૂકી દીધી છે એ પ્રત્યક્ષતા આપણી આપણે થઈ જવા માટે આપણે જ આપણી પ્રજ્ઞાની વફાદારી એ જ કે દાદા આજ્ઞાની વફાદારી આજ્ઞાની વફાદારી એટલે દાદાની વફાદારી પણ મારે દાદા છે ને વફાદાર છું ને એમ એ કરવાનું વાંધો નથી અને એમાં જરા કામ રહેશો તો નુકસાન નથી થવાનું જરાય નુકસાન ના થાય મને આવું લાગે હા શું લાગે તમને શું લાગે દીપકભાઈ નુકસાન થાય એવું છે એમાં આટલી જ વાત સમજવાની મધુસૂદનભાઈ આપ સમજ્યા કે નહી કોઈ દિવસે આપણે સત્સંગમાં તું તું એ વાત ન હોય ક્યારે પણ આપ સમજ્યા ને હા અમારાથી પણ બોલાયે જ નહી ક્યારે પણ એટલું કહી શકીએ મારી સત્તા એટલી કે ભાઈ આવું સમજાવ્યું છે મને મારું સમજાય તો એ બધા સત્સંગ બધાનો લાભ મળે શું હા આજ્ઞા ધર્મ એવો છે કે એની વિશાલતા એટલી બધી છે કે એ આપણને જેમ જેમ સમજાતો જાય સમજાતો જાય એને સસ્તો ગયો કહ્યું એ આજ્ઞાનું પચન થાય કારણ કે હું શુદ્ધાત્મા છું आग्या मा मा, आग्या थे नहीं कहवा हूं सूद्धार्थ मू हज थत्यक्ष थरूर है प्राप्त स्वरूप मे प्रत्यक्ष प्रूप जरूर है प्राप्त स्वरूप तो क्यू त्यार वही गयो वर्शो ना वर्षो ना माड़ा वही गया એટલે દાદા વગર તો બહુ ક્યાં ક્યાં કરતા હતા કે અમે છીએ છીએ કામ કરી લેજો એટલે કે તમે આમ પૂછીને આજ્ઞા ધર્મ વિશે તમારી સમજ પાકી કરી લેવા માટે તમે અમને પૂછી પૂછીને તમે તમારા માટે પાકી કરી લેજો દરેક મન વચન કર્યા તો છે જ હવે એને કરવું જ પડે આખી વાત રહી પરંતુ પ્રેમ સ્વરૂપ જયારે આચુ હાજરા હાજર હોય ત્યારે પ્રેમમાં આપડે એ થઈ જઈએ पत्यक्षपण ना त्यारोक्ष आज्ञा में प्रत्यक्षपणे अमर कई रीते हरा शिके त्या आगे प्रज्ञा वफादारी प्रज्ञा वफादारी क्या रही कारण के प्रज्ञाएं शू छू के हूं जो बे हूं हू मारा आज्ञा मा। वफादारी एम आज्ञा है कि व्यवहार दृष्टि हूं छू ए आप रही मैं आ रीते रहू व्यवहार दृष्टि हूं छू तो खाली आपने शब्दों ने बराबर से काम कर सकृति नहीं शब्द प्रमाण बधुज का આ સ્વભાવભાન જાગૃતિ એ ખરી જાગૃતિ છે એ શબ્દને આધીન છે જ નહીં એટલે આ પ્રજ્ઞાની વફાદારી એ તો બહુ મોટી વસ્તુ છે પ્રજ્ઞાની વફાદારી એટલી બધી છે પોતે પ્રજ્ઞા પોતે એટલી બધી વફાદાર છે એની વફાદારી જેવી છે કે તમને છોડશે જ નહીં એટલે તમને અંતરથી જેમ જેમ લાગે કે હવે આ વ્યવહાર દ્રષ્ટિથી છું પણ વ્યવહારને લીધે આ મન વચન કાયાના હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું એ મારું શુદ્ધાત્મા પદ એ હોવા પણ મારું શુદ્ધાત્મા પદથી એમાં વ્યવહારનું અને વ્યવહાર સેવા પણ બહુ બંદરી થાય છે અલગ ડોલક આમ તે બધું ઘણું કરે છે સમજાય છે હવે પ્રજ્ઞાશક્તિની વફાદારી છે એટલે આ વફાદાર કોને રહેવાનું રહ્યું અને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પહેલી મૂકી છે એનું કારણ આ છે અને પાંચ આજ્ઞા મૂકી શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી સ્વભાવ પ્રાપ્ત થયા પછી અને પ્રાપ્તિ થયા પછી તો કેટલો સમય નીકળી ગયો છે આ વાત છે મોટી અને આપતા પુત્રોને કેટલી એટલા માટે રાહ જો દિવસે દિવસ કેટલા લઘુ જાય છે સમજાય છે ને એટલે શું આવે કે નથી સમજાતું કે સત્સંગ રોજાનું છે બેસાડે સાચા નહીં એટલે પછી તેઓ કશું થાય છે થાય અનુભવ અત્યારે જઈ રહ્યા ને બધે તમને અનુભવ થયો એમ ફોટા બોટા જોયા એટલે મને ત્યાં ફોટામાંથી દેખાઈ જાય અહીંયા કેટલું છે આપડે ફોટા પકડવાનું એટલું બધો ખ્યાલ રાખવાની જરૂર નથી પરંતુ ના કામ આટલા છે આપડે તો તત્વ સત્વકાલી લેવાનું શું સત્વ કે અહીંયા આવો પ્રશ્ન પૂછ્યો તો અમને જાણવાનું મળ્યું અને આવું થયું ને આવી વાતો થઈ એ લાગ્યું કે બધા બહુ આનાથી બહુ સમજ્યા છે આનંદદાયક બધું છે પરંતુ આપણે આપણા કેટલું લાભે એ જોવાનું છે સમાતા આવે બધા એ વાત છે એટલે પ્રજ્ઞાશક્તિ ની વફાદારી એટલે શું કે પ્રાપ્ત એ ધીમે ધીમે સમજાશે આમાં કે છૂટતો રહ્યો નથી આપણે છૂટ્યા છીએ તો હવે કંઈક છૂટકો રહ્યો નથી એટલે કે બાકી જેતો ભાગ વ્યવહારનો બાકી રહ્યો છે એમાંથી આપણે મુક્ત થઈ જવા સિવાય બાકીના બધા વ્યવહારોમાં બધી જ રીતે થવું પડશે અને એમાં મુખ્ય મન અને વાણી પુષ્કર છે મોટી મન અને વાણી અને મન વાણીની વચ્ચે વચમાં ડાલી જેવું આપણને સ્થિર રાખે એવું પેલી બુદ્ધિબહેન બુ્ધિબહેન એ દાડી જે સ્થિર રહે તેમ જોવાનું આપણે સમ્યક બુદ્ધિ વગર નહી રે કારણ કે વ્યવહાર છે વ્યવહારમાં સમ્યક બુદ્ધિ જ કામ કરે વ્યવહારમાં સમ્યક બુદ્ધિ જ કામ કરે અને સમય બુદ્ધિ વગર તો વ્યવહાર ચાલે જ નહીં ને એટલે આપણે ત્યાં બુધું આટલું બધું આપતા સમજાયેલું છે દાદા પાસે સમજ્યા છીએ સત્સંગમાં કેટલું બધું આવે છે કે અંતઃ આ બુદ્ધિ સ્થાન કેવું છે આપણે બધું આમ સમજે આ મન છે આમ બુદ્ધિ આ ચીજ છે આ શરીરનો અંક આદિશ્ચા બધું બોલીએ ખરા સમજાય બુદ્ધિ મુખ્ય છે એટલે આપણો આગળનો ભરેલો આશય જેટલો શુદ્ધાત્મા પ્રાપ્તિમાં થવામાં આપણું પુણ્યનું બળ હતું એટલું થયું અને બધનો આશય નીકળી જવો જોઈએ એટલે કવિરાજે ગયું અને જ્ઞાન વિના બીજું કોઈ આશય મને શું લાઈન છે બોલો મને તો ખબર નહીં હું તો મારો મહિનો પકડી લેવું તો એક જન બોલો ને કોક શું બોલે કોઈ બીજું બોલો તમે બોલો બુદ્ધિના જ્ઞાન વિના કશું નહો ना ना कसुन हो। जगत विना भावना दादा कहु तू कई राजा मल्या कूदरती रीते अता गया दादा एक महात्मा शोधवाता गये તમને શું લાગે છે ચંદ્રકાંતોધવા ગયેલા દાદા એ તો ઘરમાં હતા કુટુંબમાં હતા ચંદ્રકાંત ગરજ ની વાત કરેલી શું કહેલું કે એને આપો બોલવાનું બોલ જલ્દી તારો અનુભવ ગરજવા ને ગરજુ જલ્દી કે જલ્દી બધા લાભ થાય એ પ્રસંગ કઈ બે દાદા એક વ્યવહારની વાત સમજાવતા પછી મને કે તને સમજ પડી મેં તું ના દાદા બરાબર ના પડી તો કે મારી ભૂલ હશે નહી ના દાદા ભૂલ તો મારી છે તો કે વાત સાચી જેવું તને લાગે છે હા દાદા ના એટલે અંદરથી લાગે છે કે આ હું તને સમજાવું છું એ તારી ગરજ છે કે મારી ગરજ છે મારી ગરજ થી દાદા કે ગરજ તો મેં તારામાં જોઈ જ નથી જાય છે શું જતી મારી ગરજથી તમને બધાને મોક્ષે લઈ જવાના છે લો હવે શું કરું રહ્યું આમાં તો કેટલી આવરૂમ રહી આ હકીકત સો ટકા વાત છે ચંદ્રકાંતભાઈ પોતે ગયા જરૂર પરંતુ દાદા એમની ગરજથી એમને ઉચકર્યા છે એ ગયા પોતે મોટા મોટું કામ થયું અને એમને તો સો ટકા જરાય મલ એની ગરજ શું ને કોણ ગરજ નહીં આપણે બધા જાણતા ને ગરજ કોને કહેવાય ગરજ ના ગરજ કોને કહેવાય માનબચ્યું છે તે બચાને ગરજ કે માને માને ગર છે એનામાં ભરી પડેલું છે સ્નેહ બધો એ ખાલી થવો છે એને શું કરશે એટલે આચરી રાખશે સ્નેહ તંતુ તો બધાને છેક સુધી છોડે નહીં સમજ એટલે થાય શબ્દ કહીને સંભાળ નિકાલ કઈ દાદા શું અદભુત કામ કરી નાખ્યું કારણ કે પ્રજ્ઞા છે તમારી પાસે એ પ્રજ્ઞા એ પ્રજ્ઞાનો પ્રકાશ આપણે એને સન્નિષ્ઠ જેટલા હૈયે એટલું આજ્ઞા ધર્મમાં આપણે બરકત આવતી જતી જાય એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ વ્યવહાર મારે વ્યવહાર દ્રષ્ટિએ કરીને રહેવામાં મને બરકત આવે બહુ સુંદર આવે આ વ્યવહાર રહેવામાં રાત દાણો ગમે તારે તે ક્ષણે અંતઃક્રમ કામ કર્યા રહેવાનું છે કેવળ જ્ઞાન થતા સુધી રહ્યા કરવાનું પણ આ ભૌ તો સાચવી લેવો પડશે ને આપણે આ પ્રાપ્ત ભૌ તો સાચવું પડશે જેટલું પ્રાપ્ત અને પ્રાપ્ત ને ભોગવત ને ચિંતા ના કરે છે એનો અર્થ આ છે એનો અર્થ આ છે સમજો એટલે વર્તમાનતા આખી એમ આવી ગઈ શું થયું વર્તમાનતા આવી ગઈ એટલે ક્ષણે ક્ષણે આ તો બધું અવસ્થાઓ તો ફર્યા જ કરે સતત ફર્યા કરે છે અને અવસ્થાઓ તો એટલી ફાસ્ટને કરે બધી સમજો એને આપણે ઝીમી પડે અને આપણને શાંતિ લાગે એવું રહેવા આપણે માથાકુર કરીએ બધી જરૂર કરીએ દાદા ભગવાને શું કર્યું કે એના કરતા એને બધા ચગાઈ કે તું થા વધારે મને મજા પડે છે એટલે એને દોડાવે ને એને થાય એટલે પોતે થાકે નહીં પણ એને થક્કવા જાય પછી મન હોય એટલે કવિરાજ કહ્યું મન રૂપી ઘોડા ઉપર દાદા બહેન એ બધું લાઈન બોલ્યા મને પદો યાદ ના મળે હા સાહેબ તો સતો સતો હો જાય જ મારી વાત प्राकृत मन घोड़ा ऊपर पोते बैठा थी सवार प्राकृत मन न घोड़ा ऊपर पोते थे सवार अणु बॉम्बो थी सूक्ष्म इंद्रि अहिंसक परमाणु तलवार अणु बॉम्बो थी सूक्ष्म इंद्रिया इंद्रिय नागोरानी अड़े छूटी मुँह दीदी लगा <laughs> इंद्रिय नोरानी एड़े छोटी मुँह के दीदी लगा केवर ज्ञाने मन बस तेथी तनवस वचन विधानसू के विधान दादा दादा खुद कल के अवतार दादा खुद कलके अवतार फरक एट्लो पड़ो कि आप शास्त्र में फूटा पेलो छे अन दादा या कारो કાળો સાપો જે કોઈ ફરક પડ્યો હવે બીજો બધો વેસ છે એની જગ્યાએ બધા કોઈને ભળકી ના જાય એવો બધા જીવો જેમનો વેશ આયો સાદો બોલો પણ આપણે એમ કે દાદા ધન આપણે પ્રયત્ન કરીશું દાદા કદુભાઈ શીખવાડેલું થોડું સાથે રહેવાનું થાય ને સોનગઢ અને અમારે જયગઢ ની જતી થોડું આવડ્યું અને અમને છોડાયું બધું શું તો પહેરતા નથી તમે ગરજ માટે દાદાજી દાદા ભગવાન કહું મોટે દાદાએ આ જયારે વાત કરી ને દીપકભાઈ તમને છે ખભરાય છે ત્યારે કહ્યું હતું કે ગરજવાન તો મેં એટલે કઈ કે સારા કાળમાં પણ જોયા નતા તો આ કાળમાં તો ગરજવાન ક્યાંથી લાવવા અને એમ કે આ બધા તમે લોકો છે એની પાસેથી જ મારે કામ લેવાનું છે એટલે એમને પોતે પોતાની ગરજવાન સ્વરૂપે જોયા એ આખો પુરુષોત્તમ પુરુષનો યોગ પુરુષોત્તમ પુરુષ અમે અવતારોથી જેના માટે ખોરતા હતા ડૂંઢતા હતા પુરૂષોત્તમ એવો મળે પુરુષોત્તમ યોગ આયો પુરૂષોત્તમ યોગ એ બધા મોટા પુરુષો સાથે બધી બધી અવસ્થામાં દીકરા દાદા કેટલી અવસ્થામાં દીકરી નીકરી ના એનું સત્વ આપણને શું સત્વ મળ્યું એટલે બધું મળી રહ્યું કર્યા કરતા એને રોજ આપડે આ રીતે રહીએ સત્સંગમાં આવીએ જ છીએ બધા બહુ જરૂર આ વાત બહુ પતિ કરો સમજે વડીલો બધા સત્સંગ કરે જે કંઈ જમ્ય ભાગ જે આવ્યું હોય તે આપડે બધા ભેગા થઈએ આ બધી ભેગી થાય ત્યારે વાતમાં આ વસ્તુ મુખ્ય હોવી જોઈએ પછી મેકેનિકલ સદસાધનો થઈ જાય કરીએ પદો બોલીએ થોડું ઉપયોગ પૂર્વક હોવું શું કહ્યું આત્મા પતંગની દોરી આવી છે રોજના વ્યવહારમાં જોઈ લો કે આ ઉપયોગ પૂર્વક કેટલા રહ્યા છે અને જો કોઈ લાગતું હોય કહી આમ આ તો ઉપયોગ પૂર્વક જ દે બધું લાગે છે એવું લાગતું હોય તો બરોબર છે ભગવાન હાદર છે ક્યાં ગયા બાર સમજાય છે આપણા બધા ને રસપરસ કામો હોય જ્યાં જ્યાં આપણને ઉપયોગ કરવો લાગે કામ કરી જ નાખીએ તો કલ્યાણ કલ્યાણું છે આખું એટલે બઉ મજાનું છે આ સાહેબ ને તે વખતે દાન એકદમ છુટ્ટી જ થઈ ગઈ કોણ ઉપયોગ ગુથવ્યો હશે અંદર ત્યારે લોકો ખુશ થઇ ગયા વસંતભાઈ કે છે વસંત ના પણ બોલવાનું તમને નતું ગમે ખુબ ગમ્યું બધા દાદા ખુબ ગમ્યું હતું શું આપતો પુત્ર નો જે ત્યાં વાર્તાલાપ થયો ને કલાક થઈ ગયો હતો કલાક થઈ થઈ જાય સતત નીકળે તો બહુ મોટું મોટું પ્રમાણ થયું હતું બહુ મોટું પ્રમાણ થયું એક ધારુ પણ અટકતા કુટે અને દાદા જે આ રિસર્ચ સેન્ટરમાં પણ જે આપતા પુત્રો નો લાભ લેવા મળે છે એ અલૌકિક લાગે બધાને હમણાં જયા હા કર્યા શું કર્યું હમણાં ગયા હતા સારું સારા વિષય હતું બીએડ વાળા લોકો જોડે જે છેલ્લા વર્ષમાં હતા બીએડમાં છેલ્લા વર્ષમાં હતા એ બધા જોડે અને એમના પ્રોફેસરો એ લોકો ના એટલે એ લોકો જે તાલીમાર્થી ભણે છે તે લોકો એ લોકો જ આયા હતા એ જ એમની સાથે આખી કોન્ફરન્સ એક દાલા બરોબર છે ખુબ થયા હતા કોણ કોણ તું નવીન આનંદજી નવીન આનંદજી બીજું નિમેશ આનંદજી નિમેશ આનંદજી બરોબર દીપક આનંદ દીપક આનંદજી કેમ દીપક આનંદજી હું છું કેમ નથી બોલતા દાલાજી આપે કીધું હું જાણું છું शन हसमुख आनंद मैनेज करता है તૈયાર થવામાં બહુ વાત લાગે છે આ સાધુ ધર્મમાં તો આમ તો એવો ઉત્કૃષ્ટ સાધુ તો ક્યાંથી હોય કે એક અંત થઈ જાય શું એટલે ગુણતાઓ કે છે એ તો બહુ બનવું જ મુશ્કેલ છે પરંતુ સાત વર્ષ કે અગિયાર વરસ આટલું બધું એ કરવું પડે છે એમ નથી થતું સાધુપણા માટે તો સાધુપણાના પાઠ પહેલા પાપા પગલી માણવા માટે આટલું હોય છે અને ત્યાર પછી તો પાછું લાંબો ખરો તો આજના ધર્મ કો વિચારો આપણે હાથમાં મૂકી દીધો હાથમાં મૂક્યો એટલે તો ખરી તમે એને એ કહીએ કે દાદાએ તો પોતાને પોતાની ઘર જે આપ્યું છે એટલે પોતે દાદાએ જ પોતે દરેક ના ખામે મૂકી દીધું કે હવે તમારે હાથનો જવાબ તમે મિત્રના હાથમાં તો આવું થયું એટલે પછી એમને જરાક થોડી ગેરંટી રાખવી પડે પોતાની કે મારું એક જ નાની શરત વગરની શરત છે પણ કોઈએ એવું ના કહ્યું કે દાદા આવી શરત ચૂક મૂકો છો મૂકી છોડી દેતા તો પછી શું શરત તમને લોકોને ખબર છે ના કોઈને ખબર નથી હ હું બસ આટલું જ કહું એટલે હવે એનું પ્રમાણ દાદા કઈ ગઈ રેતી રાખીને મારવા માપવા જાય કઈ તમે આવું એ જુદું છે એટલે તે વખત આપડે ઘરનો સ્વાદ લઈ લઈએ છે ને તારે જોજો તમે બધા જ બધા ઘરનો સ્વાદ આવે જ છે ને એ તો જોઈ લેવાનું માપી લેવાનું ત્યાં કોનો કો સ્વાદ આવે છે આટલું સમજી લેવાની જરૂર છે નાસ્તો બનાવ સર તમારા માટે સવારે નાસ્તો બનાવું ને ત્યારે બઉ સરસ થયું છે જો મનહરબહેન લાગે ને ચાખું ને હું સરસ થયું છું દાદા ને તે દિવસે તમે નાસ્તા ને નહીં કારણ કે મને શ્વાસ લીધો એટલે હવે હું શ્વાસ લેવાનો એવાય કઈ પણ બનાવે નહીં કઈ પણ બનાવે નહી એ આપણને જુઓ ને મીઠું એનું છે પછી લાગે એમને ના એ તો બરોબર છે એ તો બધાએ કરવું પડે રસપરસ તો અને આજ્ઞાધર્મ એ આવું જ છે આપણું આજ્ઞાધર્મ આવું છે આપણે એકબીજાને સમજ એકબીજાને પૂછી કરી પાકી કરી લેવી શું કોઈ કોઈને આપતું લેતું નથી આજ્ઞાધર્મ આપવા લેવાનું રાખ્યું જ નથી તો બધું સે આપ સમજા ને બિલકુલ રાખ્યું નથી એટલે મુક્તપણે આટલું કરી લેવું પણ એટલું કરવામાં થોડી એકસ્ટ્રા આઇટમો આવે તારે તકલીફ પડે છે આમ વાત કરતા હતા પણ કેવું લાગે છે તમને આ એકસ્ટ્રા આઇટમ કહેવાય શું કહ્યું પ્રાપ્તિમાં રહો પ્રાપ્તિમાં રહો આજ્ઞા જેની પાસે દ્રષ્ટિ છે ને આજ્ઞા છે દ્રષ્ટિ વખતે આજ્ઞા બધી કામ લાગે અને કામ લાગે તો એ બુદ્ધિના સ્તર પર લાગશે બુદ્ધિને રિફોર્મ કરી શકશે એ જેટલા પ્રમાણે એની સિન્સીયરિટી ત્યાં પણ હોય તો પહેલી તો બુદ્ધિ સિન્સીયરિટી જેવી રખાવે તેવી જ રહેવાની પણ તેને સુખ કર્યું હોય તેમ આગળ પછી બુદ્ધિ છે દાદાજી નાની વાત છે કે દાદા એ પછી છેલ્લા કીધું કે ગરજવાન તો કેવા હોય ખબર છે બધાએ કીધું દાદાજી કહો એમ કે હું વડું ઠપકારું તો પણ એમ કે મને છોડીને જાય નહીં વખતે હું બાથરૂમ કરવા ગયો ટોયલેટ કરવા ગયો ને તેની ગંગમાં નાક બંધ કરીને બેસી રહી બાજુમાં પણ મને છોડે નહીં પછી એમાં એક આપતો પુત્ર પછી પાછળથી કીધું દાદાજી તમે એક વખત વળ્યા હતા ને હું ચાર વર્ષ લગી જતો રહ્યો હતો વર્ષ લગી હું જતો રહ્યો હતો એટલે હા દાદા ચાર વર્ષ પાછા આયા હતા એટલે પછી દાદા કીધું એટલે વડીલોમ બને છે ને વડીલોમ બને છે ને જોયા કોઈને જોડે જોડે રહેનારા ના દેખાય કેવી રીતે ના દાદા એટલે પછી દાદા એમ કીધું કે એટલે હું સાચવું છું શું કરે એટલે તો ફરજ કહી એટલે તો ફરજ કહી અને એ ફરજમાં જ આપણને મુક્યા છે આપણે આપણને જ લેવાના છે હવે તમને તમારા હાથમાં હાથવી તમને હાથવા જેવા કરી લીધા તમે તમારે હાથવી શકો એવું એ કરી દીધા અને તમે સંભાળ્યા કરો આટલું જ છે પરંતુ આપણે એમાં સત્સંગમાં શું છે કે એકબીજાને સમજવા માટે આ બધો સત્સંગ થાય છે એકબીજાને સમજવા માટે એટલે કે પ્રજ્ઞાની વફાદારી તમે પૂછીએ તો બહુ સીધો પ્રશ્ન કર્યો તમે એની આગળ બધો આખો વ્યવહાર ઉભો છે એટલે બીજો પ્રશ્ન કરે પાછો કે વ્યવસ્થિત શક્તિ પ્રજ્ઞા શક્તિ स्वसंवेदन शक्ति आ बड़ी शक्तिओ के इंटर कनेक्टेड है डेली लाइफ में अवस्थाओं को विजय थायवटे फाइल नंबर एक नु शून आ प्रश्न व्यवस्थित शक्ति प्रज्ञाशक्ति स्व संवेदनशक्ति आ बदीज करीने एक लिंक स्वरूप है अद्भुत एक लिंक स्वरूप है कि एक समझाए तो बीजे समझाए बढ़ूत तीजु परिणाम उभ शक्ति खीने कोईपण एक समझाए तो बोल समझ प्रज्ञा की वफादारी हो वस्तु जुदी से स्व संवेदन शक्ति के हे मैं आ संभाले उकेल करने निकाल करवानी मैं शक्ति आपो यार्थना स्वसंवेदन शक्ति खीले व्यवस्थित शक्ति है एम एकाकी स्वरूप लेशो तो व्यवस्थित शक्ति करता है बात बराबर है परंतु एवं लई शकाय तो केवल ज्ञान खुल्ल थी शक आ पांच मत आट्ट दादाए कहु कि आ पांचे आज्ञा में तेज लगे तो कहो જ પડે ત્યાં તમને જેટલું પાંચે પાંચ માંથી પાંચેમ ના ફાવતી હોય તો એ પણ કેવી રીતે સીધી એક સીધો જવાબ આપો કેવી રીતે કરી આપું તમને પણ આપણે કોઈ તરફથી કોઈ વાપરોશ નહોતું થયું દાદાને આ બધાને કહેવામાં આવ્યું છે જ્ઞાન વખતે આ બે સમજાય ફાવશે આમ કરીને આગળ ધીમે ધીમે ચાલ્યા છે અતિજી આજ્ઞા બરોબર છે ચોથી આજ્ઞા બરોબર છે આપણે આમ જયું છે હજુ ચલો બોલી જાઓ આટલું તું કે आपने, आप मन वचनकाया चनी चटनी स्वादेरी ने हजू आप नवराश निलकुल नवराश में मुक्की दीदा पी नवराश नाले तो रमजेली नहीं बहुमटी बात है आप समझिए કે આપણે આપતા કોઈ જે થવાનો આપણે ભાગ આવ્યો હોત તો કેટલી બધી નવરાશ પડી થઈ જત તો કોઈને બધા વિચાર આવે છોકરાઓને અત્યારથી કંઈ તો માતાઓ શીખવાડે કાલે આપતા પુત્ર થશે છોકરીઓ થઈ જાય છે પુત્રી તો દાદાએ સ્પષ્ટ કહ્યું છે કે આપતા પુત્રી જેવું તો અહીંયા માર્ગમાં નથી આપતાપુત્ર એટલે શું કે આ માર્ગ એવો છે કે સાંપ્રદાયિક માર્ગ નથી આ એટલે એ એમની જો એમને એમને હંભારી લેશે હમની મેં બધું સંભાળી લેશે પરંતુ આ તો સાધુ સાધવીનો માર્ગ હોય ત્યાં આગળ એ વાત થાય અહીં એવું છે જ નહીં એવું વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ શું કહ્યું આજે સ્વામિનારાયણ ધર્મ પણ આજે સહજાનંદ સ્વામીએ જે સુંદર વૈરાગ્ય ધર્મ આખો ખુલ્લો કર્યો એ આપણો ભક્તિનો ભક્તિ માર્ગમાં આ કળિયુગને લીધે જે ખામીઓ અને ક્ષતિઓ બધી આવી ગયેલી એના કારણે આવીદમ કે સાધુ ધર્મ સ્પષ્ટ સજાનંદ સ્વામીને તો બહેનો અને ભાઈઓ બંને આરાધી શકે છે અને સજાનંદ સ્વામી હતા તેમને આરાધી શકે છે એ સિવાય સાધુ ધર્મમાં એમને મર્યાદાઓ હોવી જ ઘટશે ના ચાલે પરંતુ સમાજમાં આ જ્ઞાન લાગે પણ આવું છે છે છતાં સમય જાય છે અંજાય છે તો પછી એમાં પણ કેમ આવું હોય અબ થાય આ પ્રમાણે જૈનોમાં થયું છે આ પ્રમાણે બધે જ ધર્મોમાં ચર્ચા છે સમજો એટલે આ બધી બાબતોમાં આજના ધર્મ એમાં આ શક્તિ ત્રણ પ્રકારની કઈ એ વ્યવસ્થિત શક્તિ શું છે વ્યવસ્થિત શક્તિ શું છે તો કે આપણી પ્રજ્ઞા શક્તિ ખીલવા માટે ખીલવા માટે એ આજ્ઞા આપણે ક્યારેય પણ આપણી પાસે હતી નહીં જ્ઞાન પ્રાપ્ત થયું છતાં પણ શું કરું આ કરે કરે આમ આપણે શબ્દથી રહી શકીએ પરંતુ આપણા એ દ્રષ્ટિએ કરીને આપણે રહેવું આ દ્રષ્ટિ સાથે એટલું સહેલું નથી પોતે પોતાને અકરતા જુઓ અને સાથે સાથે સિન્ક્રોનિઝમથી સાયમલ્ટેનિયસલી એને જેની જોડે વ્યવહારમાં આવવાનો પ્રસંગ થાય બધાને અકરતા જ દેખાય આ જીવનમાં દેખાય કરે અને પછી એનું વ્યવહારનું વ્યવહાર પણ દેખાય આ બનવું આ વાત છે એટલે વ્યવસ્થિત શક્તિ એટલા માટે ફાઇલોના સંભાવ નિકાલ સાથે જોડાયેલી છે કારણ કે એ જેમ જેમ થતી જશે તેમ તેમ તમને સમજાતું જશે અને જેટલું સમજાતું જશે ત્યારે ત્યાં પ્રજ્ઞા ખીલતી જાય અને સ્વસંવેદનશક્તિ ખુલ્લી થાય એટલે બહારથી બધા વ્યવહારોથી જે આપણને અસરો આવે આપણી પોતાની કર્મ વશ કરીને સ્વભાવના ચિકાસને કરીને નિકાસિતપણાની અસરો અંદરથી આવે આપણને એનું બહુ મોટું એ મોટું વધારે છે બહારની અસરો અમુક મર્યાદિત છે એટલે ફાઇલો મર્યાદિત કરી અંદરનું બહુ મોટું વિશાલ અસ્કર છે ત્યાં આગળ આપણે આ સમ્યકતા મનવચનકાથી આપણા વ્યવહારમાં હોવા માટે અને એવી રીતે આપણે હોઈ શકીએ માટે એ અંદરનો બહુ એટલા માટે સ્વાધ્યાયનો આખો પુરુષાર્થ મૂક્યો સ્વાધ્યાય સમજે સ્વઅધવત્તમ એટલે એ જ પ્રમાણે થતા જવું એ પ્રમાણે થતા જવું જે છે તે પ્રમાણે એટલે ત્યાં રહ્યા કરવું પડે ત્યારે કે હવે આપણે અંતરકરણમાં આ વ્યવહારથી જે છે એની સાથે રૂછું અને એમાં એટલા બધા પ્રતિક્રમણો કયા પછી શક્તિઓ ખીલે અંદર હળવા થાય એટલે સામાયિકમાં આવીએ આ બધા પુરુષાર્થો કયા એટલે બધું વિજ્ઞાન તો પૂરું છે બધી વિજ્ઞાનની ઢપથી લેવું ઘટે એટલે આ બધી શક્તિઓ ઇન્ટરકનેક્ટેડ કેવી છે ડેલી લાઈફમાં અવસ્થા કેવી રીતે કામ કરે એ તો મુક્તતા જ અને સ્વસંવેદન શક્તિ કેવી છે સ્વસંવેદન એમાં પહેલું સંવેદન ખુલ્લી થાય એ ઇન્ડિવિજ્યુઅલી દરેક પ્રત્યેકે આપણે બધામાં આવી રીતે થાય સંવેદન એટલે કે એ બધા વ્યવહારોમાં જે અસમ વ્યવહારો છે વિષમ વ્યવહારો છે એ બધામાં એનું અંદરનું વેદન એમને સમ રહ્યા કરે ત્યારે બે દ્રષ્ટિઓ હરકી રહે વેદન કે છે વેદન એટલે પરિણમન ધીમે ધીમે પરિણામ આવે વેદન થયા પરિણમન થાય પરિણતિ એવી રહ્યા કરે પછી આપણી પરિણતી બે તત્વોની સ્વતત્વ અને પરતત્વ એટલે ઇન્ટરકરેક્ટર કરી અને જાણવામાં આવે અવસ્થાઓમાં આપણને અદભુત કેવી રીતે વિજય થાય છે બહુ સુંદર થાય શું કારણ કે દરેક વિજયમાં આપણે ત્યાં આગળ કોઈને જીતવા ગયેલા જ નથી એટલે અંતઃકરણ એમ હોય તો અંતઃકરણ આપણા પર વિજય કરવા આવે શું આપણે વિજય કરવા ના જઈએ એની ઉપર શું કયું અંતકરણ જેટલું વિજય કરવા આવે એને એનો વિજયમાં એ વિજય સ્વરૂપ રાખીએ અને આપણે એની જોડે લઘુભાવે રહીએ એ આજ્ઞાધન છે એટલા માટે કહીએ છીએ અમે તમને હા આજ્ઞાધન છે સમજો ત્યારે તમે એને એની હમી ના થયા કહેવો નહીં તો કઈ નું કંઈક તો થયા હોય રહે જ નહીં કઈ એટલા બધા અંદર સુક્ષ્મતામાં એટલું બધું કામ કરે છે અંદર એ ખ્યાલ નહીં આવે ખ્યાલ અવસ્થા અવસ્થા લેવલ પર જવું હોય તો અવસ્થા પર્યાયની નજીકનો શબ્દ છે એટલે તમે આજ્ઞામાં જ બધું પૂછી લીધું છે આ સંધ્યા ડોક્ટર તું શું પૂછે આજે પૂજ્ય શંકરમામાં દેશમુખભાઈ સાહેબની પુણ્યતિથિ છે તેઓ માટે પ્રાર્થના આપની કૃપા વરસાવા આપણીને વિનંતી તો શું આજે આ તમારા તરફથી છે નરબેન કે સંધ્યા તરફથી તમારા તરફથી એક જ છે તમારી સેવા કરનારી આવી છે કે નહી દેશમુખ સાહેબ એટલા બધા મેં જોયા આપણા મહાત્માઓમાં એમની જીણવટ અને સમજવાની ને એની એ બહુ વૃત્તિ બહુ સુંદર હતી એટલે એમની ત્રિકુટી હતી દેશમુખ સાહેબ જસુભાઈ સાહેબ અને અમીન સાહેબ ત્રણ ત્રિપુટી અને એક સાહેબ આ પાછા રહ્યા કરે તો વખતે એસ એમ શાહ કોઈ ખાસ ત્રિપુટી પછી કનુભાઈ જોડ્યા એમને દેખાયા બઉ સારું છે બોલવાનો આપો અહી દાદા આપણા ભાઈ ને દાદા પ્રત્યે એટલો બો પ્રભાવ હતો એમની પર એમના ભાઈ થયા તો એટલો બધો પ્રભાવ હતો એ દેહ થઈ ગયો ને એમને तो बार जणा अना दर्शन राखे रहें तो तब बद गया तो अभी कलाक दादा अमेर प्लेन बदली जवा तो दे प्लेन अमेरिका तरतज मड़ी गई आ दादा न बदलू अनेक एक बात तो मुख्य બે ફ્રેન બદલી નો પ્રભાવ એમની પર હતો અને દાદા એક વાત એટલી બધી હું કેવાનું રહી ગયું મને કે એમનું ધ્યાન થઇ ગયા પછી અમે ગયા પછી અમને કાઢી ચર્ચાન યાત્રામાં મોટા મોટા ઉદ્યોગપતિ ડોક્ટરો પ્રોફેસરો કલેકટર એમને ખાંડ આપી અને પછી બહુ મોટું એટલું બધું સ્થાન સુંદર હતું જીવન એટલું સરસ ગયું હતું આ બહુ ટ્રાન્સપેરન્ટ જીવન થ્રુ થ્રુ ટ્રાન્સપેરન્ટ ગયેલું અને આજ્ઞા મળી અને આજ્ઞામાં એટલી ઝીણવટમાં ગયેલા કારણ કે એમનું વાંચન એટલું બધું વિશાળ હતું કે બધા જ મુખ્ય મુખ્ય અને તત્પર બધા જ પુસ્તકો સાહિત્ય તત્વ બધી જ જાતના લાયબ્રેરી જ મોટી એ કઈ જાત હતી છે ને ગયું ક્યાં કબાટ લાયબ્રેરીમાં આપી દઈશું સુરત લાયબ્રેરીમાં એટલે એમનું દેશમુખ સાહેબનું જુદું રાખશે સેક્શન બધાને કામમાં લાગે એવા બહુ સારા છે ઓકે પછી દાદા છે ને એમને ધ્યાન કે આ બધા મોટા બધા આવે કલેક્ટરે તો ખાન આપી એમને અને પછી એ વખતે એટલો તડકો હતો ને દાદા કે કઈ વરસાદ ને ચિહ્નુ દેખાતું અને પછી શું થયું કે છંટકાવ નહીં આપણે કરીએ છીએ છંટકાવ કર્યો દાદા સૂચન આપે છે દાદા કો હાજ એ દાદા એમનું એકતા એ સમજાય એવું કોઈને મળે પણ એટલા બધા સૌમ્ય એટલા બધા સૌમ્ય વાત કે આ કોઈ પ્રકારે એકદમ સીધી વાત કરે ને આપણે ગમે તે કરીએ બહુ એમની તારણ શક્તિ બહુ સારી હતી અને ધારણ પણ બહુ સારું હતું આ બે શક્તિ અમુક પ્રમાણમાં બહુ સારી હતી એમની આ બે શક્તિ કોઈ દાદો આ કળિયુગમાં સાથે હોઈ શકે નહીં શું ક્યારે પણ ના હોઈ શકે આપણા બે મોટા સંત જેવા મહાત્માઓ હતા દાદા પાસે ફિરસુફવારા આરતી પટેલ સાહેબ રણછોડભાઈ સાહેબ એમની તારણ શક્તિ બહુ સુંદર દાદાએ જોઈ તારણ અને પ્રોફેસર દિનુભાઈ અમારા મનોરબાના સગા એટલે કનુભાઈ સગા થયા જ કુદરતી એમની ધારણ શક્તિ બહુ હતી તારણ ને ધારણ વાળા બે આ બહુ પાવરફુલ હતા બે આમનામાં અમુક વિશે તારણ ને બહુ સુંદર હતું બહુ સરસ હતું એટલે હવે આપણે એક પદ બોલો ફર્સ્ટ ક્લાસ તું બોલાય તે નાનું પદ બોલાય ને બધા ભક્તિ થાય ગાઢ આપ નીકળી જાઓ એટલે આજે આપનો આજ્ઞાધર્મની જે વાતો છે બધી આજ્ઞાધર્મ બધા મહાત્માઓને બહુ સુખ આપે છે એમાં તો શંકા હોય જ નહીં પરંતુ દરેકે પોતે પોતાની અંદર ઊંડા ઉતરી જવું જે મહાત્મા ભેગા થાય તો પણ વાત એવી રીતે હોય કે બીજામાં ભણે એવી રીતનું હોય આપણાથી કંઈ કોઈ જુદું લાગે એવી રીતે વાત થાય એક દિવસ ન આપણને સ્પષ્ટપણે વ્યવહારથી વ્યવહારના લક્ષણોથી ચિહ્નોથી સંજોગોથી હોય છતાં પણ આપણે એ ના કરીએ તો જ આપણે પોતે પોતાનું હિત સચવાઈ જાય આજ્ઞાને પ્રજ્ઞાને સચવાઈ ગઈ એટલું કરવું ઘટે બાકી એમ થવું સહેલું નથી આ કામમાં થવું સહેલું નથી એટલા માટે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ એટલે ગરજવાન તો કેવા હોય કે આજ્ઞા એ કરીને આ દે રહે કે પડી જાય આટલું આટલું દેન હોવું જોઈએ રહેવું જ રહે પડી જાય પણ આજ્ઞા ધર્મ બસ આટલું બધું નિશ્ચય જોઈએ બીજું કારણ દેનામાં એ સત્તા નથી કે એને જયારે રહેવું જ રહે પડવું જ પડે અને એ બધા જાણે પચે તો વચે તો એના પેલા તો આટલું બોલવું જ જોઈશે પરમ પુરુષ હતા તે તો સમજાયેલા નહીં પણ કોણ શું કામ કરી ગયું એ કે શુદ્ધાત્મા છું આ કનુભાઈ ના બે ના બે જોડે પછી બીજે દિવસ આજ્ઞા સમજાવી પછી એ લખી નાતી પૂછ્યું તો ખબર ના પડે ને કશું અને તે વખત બધી શરૂઆત હતી મહાત્માની સંખ્યા જાખી ગણીને વીસી ના થાય દસ બાર થતી હવે તે વખતે આ બીજે દિવસ હા લોક આગળ તમારે તો બધું કામ બધું કન્સ્ટ્રકશન ચાલે જોડે જોડે દાદા હોય એટલે પેન કઈ બધું કામ જ નહીં પાડ્યા જેટલી વખત કાગજ રહી ગયું હશે ક્યાં બહાર નીકળી મને જરાય ખ્યાલ નહી જરાય ખ્યાલ નહી પાસે છે તું એનો વખત આ કાગજ નીકળ્યા ને દાદાજી એટલે પહેલા દિવસથી હું શુદ્ધ આત્મા છું અને કહું ભાઈ બસ હવે વ્યવહાર આ છે વ્યવહારથી સમજેલું જ નહીં જ પણ કમ વાટમાં ગમે તે હોવાનું શ્રીમદનું જરા કરું પિતાજીને લીધે ના થોડું બધું એને કઈ બહુ આનંદ લીધો અને હું શુદ્ધ આત્મા છું બસ આ બે વ્યવહાર તો બધો છે જ એટલે વ્યવહાર એટલો બધો તો ક્યાંથી સમજાય પેલા દાડે તો કશું કેમ કે હોય પણ આ બે વચ્ચે દુખાય એ નક્કી જૉબ થઈ ગયેલું હતું એમ મનસુખ એવું નહીં બે ગાયટ થાય શું થવાનું પણ આ બે ની વચ્ચે કશું તો આવી શકે હું ને આ કુ ભાઈ બસ ત્યારે વર્ધમાન સ્વામી ને એ ત્રીજે ભાવે થયેલું ત્યારે એ ત્રીજે ભાવ એમ કરીને સુભબંધ ભોગવ્યા આવ્યા અને પાછા આવ્યા અને આવ્યા ત્યારે બધું લિંક જ હોય ને સાથે લિંક કહી નાખી લિંક કહી નાખી લિંક જ છે અત્યારે આજ્ઞાધું બીજું કશું જ નથી જેના ભાગ જે હિસાબ જેટલો હશે મન વચન કાયમ એ હિસાબ એવા આપણે ભાવના કરીએ આવું સરસ છે તે એક બહુ સમારે જોઈએ અને આગડી અપગડી જોઈએ આમ તો બોલીએ એ ભાવના એમાં એટલે એક બહુ ઉત્કૃષ્ટ છે એ ભાવના જેવી તેવી નથી જેમ તેમ નથી એ અંગે આ પ્રજ્ઞાને સો ટકા તોફાદારી છે એક ભાવિ ભાવ માટે સો ટકા પગલા પગલે મનવચનકા શું કરશે પછી એ વાત પણ એ પ્રભાતરી આવી સમજૂ બે પડે એટલે પહેલા એવા હતા પણ મન વચનક એકતા હતી કે હું કાર્ય સાધું કે બે પડે બે પડે કે મારે જોવાનું નથી કાર્ય સતાવું જોઈએ મારું આવા હતા તેવું કારણ કે એકતાના સ્વરૂપ એટલું એ નિશ્ચયને આ થઈ શકતું હતું તહેવાર સાથે રહીને સમજે જયારે આપણે હવે નિશ્ચય પહેલો થયો છે અને વ્યવહારને નિકાલ કરવાનો છે એટલે આ છે આટલે આજ્ઞાધર્મ એનું આખું વિજ્ઞાન આખી જિંદગી અધુરી પડશે માટે એવું મોટું વિશાળતા છે બધી છતાં તેમનું જે રેડિયસ ભરતુલ જે વ્યવહાર એટલા પૂરતું રાખીને નીકળી જાય છે એટલા ઘર જીત થવાનું છે શું કહ્યું શું છે ભાતર કરો નહીં અને એમાં કઈ બીજા સંબંધો તો ને ના હોય કેમ કરીને બને સમજે કે બિઝિકલી આ છે બિઝીકલી આ અને એમાં દાદા એ કહ્યું કે એક ને બે થી અમે ફેરબાર કર્યો શું કહ્યું બે ની વેલ્યુ કમ છે જ નહીં એક છે તો બે છે અને બે છે તો એક હોય જ એટલે બંને કયું કરું સમજ કે દાદા આ કાળમાં જે કોઈ દાડુ નથી બન્યું ભવિષ્યથી ટાઈમ પર છે દાદી આજે જે મનરભાઈ પોતાનો અનુભવ કીધો સ્વાદવાળો તો બધા કોઈ ને કોઈ પ્રકારે હું મારી પોતાની વાત કરું દરેક મહાત્માનો પણ એવો અનુભવ છે થાય છે દાદાની કે આપની કૃપાથી કામ અને સ્વાદ લઈ લઈએ છીએ તો દાદી એ સ્વાદમાંથી અમે બધા બહાર નીકળી જઈએ એવી અમને ચોક્કસ અને દાદા દાદા રીતે જ કામ કરવા દે અમે કામ ન કરી શક્તિ આપનારો નથી મારી ફરજ એટલું કહી શકાય શક્તિ એવી ચીજ નથી કે કોઈ માગનાર માગે ને આપનાર આપે શક્તિ બહુ સમજવા જેવી છે એની સમજણ ખીલી છે તેમજ સમજાશે આપણે એક બીજા પાસેથી એવું કરી શકીએ છીએ તો સમજ્યા આમાં હું જ નથી નીચ નથી એવું કશું છે નહી જેને જ્યાં શક્તિ દેખાઈ ત્યાંથી માગી લેવાની આપણે વ્યવહારનું હોય છે આપણાથી કામના થાય અને કોઈ શક્તિવાળા થાય તો એની પાસે જઈ શકે નથી જતા છે બધું એટલે આ નિશ્ચય સાથેનો વ્યવહાર પાસે આવી જાય આ નિશ્ચય સાથેનો વ્યવહાર છે એમાં છે આપણે બધા થોડું થોડું છે બધું ચાલો જય સાચી એક વિધાજી પ્રોગ્રામની એનાઉન્સમેન્ટ કરો હવે પછીનો પ્રોગ્રામ આ મુજબ છે પરમ શુક્રવારે दादा नो सत्संग नौ थी दस आज जगह रह शुक्रवार आठम छ महात्माभा फेमी तरफ थी केलनपुरी मुकामें सांजना चार धी सात आठम की पूजा गरबा प्रसादीन आयोजन कर शुक्रवार सांजना चार केलनपुरी कार्यक्रम रह शनिवार विधि ना आतम ना कर शनिवार विधि महात्मा अरविंद ठक्कर ने त्या ए पुरुषोत्तम नगर बिहाइंड गंगाजम सोसायटी इक खाते आज ना बहनों सत्संग पूर्णिमा बेन पटेल त्या सीनियर सीटिजन होल निजामपुरा सरदार नगर खाते चार समय खास ध्यान समय बे दादाजी आज प्रसादी માધુરીબેન પંકજભાઈ તરફથી માધુરીબેન માધુરીબેન દેશમુખ સાહેબ દેશમુખ તરફથી દેશમુખ સાહેબ ફાવીને પંકજભાઈ ફેમિલી તરફથી આજની પ્રશ્ન કરી આપજો સાંજના નથી દાદાનો નથી બા દાદા તો સાંજના જવા ને ફક્ત દાદા અહીંયા અમાર કેલનપુર આઠમ નો પુરિત્ર રાખે ના બે ટાઈમ નથી આઠમ ત્યાં પૂછ્યા અને પછી ઘર બાઘ નો પ્રોગ્રામ છે આખો જે આઠમ્બર એવું કે છે બરોબર છે ભાઈ સસંગ બે ટાઈમ સસંગ ખોટું કહેવાય અને ના દાદાજી આપતો આશીર્વાદ આપજો કારણ કે આપનું સાનુ ફઈટ છે દાદાજી એટલે આપતો આશીર્વાદ પંદર મિનિટ આવકારવા જુઓ ના દાદી અમારી ફરજ નહી તમને બીજી રીતે ધ્યાન રાખવાનું શનિ અને રવિ દાદાજી સત્સંગ મુંબઈ ખાતે છે એટલે આ વખતે શનિ રવિ દાદાનો કોઈ કાર્યક્રમ અહી વડોદરા ખાતે નથી પછીનો કાર્યક્રમ શુક્રવારે જાહેર કરવામાં આવશે જય સચિદાન સત્સંગ એવી ચીજ છે કે ભાવભા જેવી ચીજ છે તમને કહી દઉં કરવા જેવી ચીજ નથી એટલે એ ભાવના બસ એટલું જ રાખવાનું જયારે જ્યાં જેવી રીતે થાય ત્યારે ઓકે એટલું થતો હોય ત્યારે આપણે ભાવ રાખીજો ગમે ત્યાં થતો પછી જવું પછી સંજોગો અનુસાર જે બને ત્યાં આગળ પછી તો છે જ આપતો દાદા એ છે ભાવ ભાવનામાં રહ્યા કરે ને એ સત્સંગમાં રહ્યા બરોબર જ છે આટલું બધું કહ્યું છે પછી રેવાય કે ના રેવાય शु कसू जाए शुक्रवार सुंदर आओ आओ आओ जंदर जी आई सको समीन साहेब तबियत के सारू है घो बोरो साहेब आ पसारी में छोटली काम बेटा साहब करे चालिया करे लोग शक्ति ओी थी કરે છે સુરેશભાઈ અને જય સચિદ આપણે જે ગુરુવાર ની સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુકાકા ત્યાં રાખીએ છીએ એ કાલે રાખવામાં આવી નથી કારણ કે શુક્રવારે સવાર સાંજ પ્રોગ્રામ હોવાથી એ મહાત્મા ખાસ ધ્યાન રાખજો ગુરુગારનો કાર્યક્રમ બાબુકાકા છે નહીં જય સચિદ મહાત્મા ખાસ તમને વિનંતી કે આપણા સહ સાહેબ અને એમનું સ્વાસ્થ્ય આમ તો એ સારા થવા એવા છે परंतु आज दस दस बार अगर अग्य दिवस को हजू बे पांच दिवस रहा जुवी पड़े थी जाए प्रोग्रेस प्रगति है परतु आप बधा प्रार्थना भाव से राख्या करजो बधा तो जल्दी एमु सरख्यू थी जाए हां चौक बहु बहु चौक्स चलो जय दादा भगवान जय जय कार दादा भाई Good and good.